છે નહી એટલે કોઈ ભૂલબૂલ કેવડાવે તો આપડે બંધ રાખવું શું થયું અને તિરસ્કાર કરવાની જરૂર નથી આપણે તિરસ્કાર શું ફાયદો આપણને કોઈ મંસાર વસા કરતો હોય તો એમાં આપણે શું હોતું એ ભગવાન કેવડાવે એની જોખમદારી જોખમદારી એની છે કોની જોખમદારી પણ કેવડાવે નકેજ નિશાની હોય તો એ કરાવે ને બોલે ને નથી પણ અત્યારે દુનિયામાં જે બધા જે થાય છે તોફાનો ને બધું એ બધા ધર્મ ને લીધે ભગવાનો કઈ ખાય એનો ઉપાય નથી ને બીજો એટલે ધર્મ એવું કહેતો નથી પણ ધર્મ ની ચુસ્તતા છે અંધુસ્તતા છે ધર્માનતા છે તે બાકી ધર્મ એવું ના ધર્મ તો કોઈ વળવાનું જ ના પાડે શું બધા ધર્મો વધવાનું ના પાડે ઝઘડો કરવાનું ના પડે ધર્મ ને લીધે ઝઘડો થાય છે ના ધર્મ એવું નઈ કહેતો લોકો એવા એના જે આગેવાનો છે ને તે વેપારી થઈ બેઠા છે ત્યાં ઝઘડા થાય છે આપડે તેના દૂર રહેવું આપડે એની જોડે ક્યાં કકડાટ કરીએ પાર જ આવે તો આપડે હું તો વાતચીત કરીને જો ફાયદો નઈ આપડે આપડે આપડે કાઢી આપડે શું રીતે કરવું છે ઉપાય નથી ને આ તો આપવાનું છે આ તો બધા પાપ ભરાઈ રહ્યો છે ને જે અળી અબજ માળ ખરાબ થઈ જવાનું છે અને સફાચ થઈ જવાનું અઢી અડી અડધી વસ્તી ઘટી જાય એ તું ઉપાધિ ના કરીશ તું કરજે કઈ હાર ઉગજે તો આમાં ઝંપડે ના જવું હા બગાત જે બધ છે બોગવ છીએ એવું રોટી કરે માનવતા બોલવું લુચાઈ કરવી આ બધું મનુષ્ય પણ ગુણ શોભે નહિ એ બધું જાગરણ પણ કોઈની સ્ત્રી હમ ખરાબ થતી જોવું એ જાનવર પણ કહેવાય દરેક સ્ત્રી એની સાથે હિસાબ કુદરત નો દોષ નથી બહાર છે કારણ કે આ બધું જાનવર પણ કહેવાય વાઇલ્ડનેસ કહેવાય એ વાઇલ્ડનેસ થી પણ થાય વાઇલ્ડનેસ ના હોય માનવતા હોય ઘણી માણસ અને સુપર વ્યુમન વિવા ગુણ હોય પોતાનું સુખ બીજાને આપી દે તો કોઈનું પાકીટ પર્સ જડી આપણને અને તેઓ બેતાલીસ ડોલર હોય તો આપણા મનમાં તરત વિચાર આવો જોઈએ મારવી પડી જાય છે તો મને કેટલું દુઃખ છે તો એને થતું છે ને ખાઈ જવું તો પાસે છે તમે હમ ને કયા ગામ ને ઉભલી ગયો अमुक मैं बीजा जीवा थे तो मणस वी जाए ओा थे तो पेला જી તો હરખત છે પરમાણુ એ હરખાત એક પરમાણુ નાશ કરી પરમાણુ નથી હરખાત સરખું જ રહે છે કાયમ માટે આ બધી અવસ્થાઓનો નાશ થાય છે અને મૂળ વસ્તુ તો એને તે જ રેશે સમજુ પડી તો ને નાશ થાય છે બધાની વિનાશી છે અને ચંદ્ર અવિનાશી છે શું છે સમજાયું તમને સમજાયું જે પૂછો પૂછાય બધું મારે ત્યાં છે કઈ રે છે મીરુ બેન કહી રાખે તું જમવા જાઉં જમવા કથા જાઓ જય સી માં સુરેશભાઈ શાહ છે ન્યુ જર્સી માં માં તમે ખરેખર છુ કોણ છે એમનું નામ ખરેખર કોણ છે પપ્પા પપ્પા તારે મને પપ્પા પપ્પા તો આત્મા છો સમજ બો એટલે આત્મા ખરેખર શું છો એ જાણવું છે બધી તેથી કેવડાયું આ જાણે એટલે સંસાર બધે તમને આશીર્વાદ મળી જાય અમારો પછી ચિંતા ઉપાધિ ના થાય ગુજરાતી બોલતા રહી આવડતું નઈ એ કોઈને ચંદુ રાખે કોઈ ને રાખે નામ પાડે બધાના શા માટે કેવી ઓળખવું પછી દરેક વસ્તુ નામ પાડે તે ઓળખાય છે આ જે દેખાય છે આખે કોને સંભળાય છે એ બધું નામ છે એ રૂપી છે રૂપી રૂપી એટલે ઇન્દ્રિયોથી માલમ પડે એવું અનામી છે આત્મા નું આ અને આપડે કે છું પેલા આ ભૂલ ચાલુ આયા એટલે આપડે કોણ છીએ જાણીએ આત્મા છીએ તો પછી અને કોઈ ગાળ પડે તો આપણને અસર ના થાય આપણે સંજીવ ના કામ શું કરે છે ફરજો ચૂક્યા છે આ બધા એ ભાઈ અશાંતિ રહેશે ને કોઈ કોરો અશાંતિ થતી નથી એ ધ્યાન રહે પછી ના રહે ને એ કાલે જ્ઞાન લીધા પછી એટલે મારી ચેતન છે હાથમાં એ ચેતન છે અને આ ચેતન નો મારી ભાઈ જેમ કરેલ આવે છે ને શેલ એમ પાવર ભરેલો આવે છે એવું આવે પાવર ચેતન ભરેલો છે આ નીકળેલ નહીં નીકળેલ ત્યારે રાખે કાવું બી ઉપર નાખાય મરી જાય શ્વાસ ના લે જાય આ પાવર ચેતન છે એવું બધું જુદું પાડી શકાય હું સંજીવ છું એવું બોલું તે રોંગ બિલિફ છે શું છે સાચી બિલિફ નથી એટલે સાચી દિલીપ થાય એટલે ઉકેલ આવે બ્રાહ્મણ હા બરોબર છે તો પુરોહિત પુરોહિત પુરોહિત સમજી દો એ મૂળ રકમ હાથી છે જ્ઞાની પુરુષો વર્લ્લી હઝાદી કેવાય કે જરા માત્ર બુદ્ધિ ના હોય ત્યારે આપણું કામ થાય શું જો કોઈ જાતિ કોઈ પણ જાત ની ભીખ નથી લક્ષ્મી સંબંધી ભીખ ના હોય જ્ઞાની પાસે બોલાય ની કોઈ નિર્ણય માં જ રહેવું જોઈએ મદદ નથી પછી પોતાનું હિત કરે પોતે પોતાનું હિત કરે બીજા કોઈ નું હિત કરે કારણ કે અમારી વાણી તમારા હાથમાં કબૂલ હોય તમારા હાથમાં સીધો કબૂલ કરવો જોઈએ તો એને વાત છે आप करना अकबर के मानवी जो भारी ना हो रहे जो ना हो रहे है तो क्या क्या भी सेवा है अगर वो पार में ना शादी है कोई शेयर करे शेयर करे माने वो दिन ना क्यों करता खबर बैठता है आप एम के કોઈ જૈન કે વૈષ્ણવ ના હોય તીર્થંકરો વિતરાગી હોય કેવું હોય નિષ્પક્ષપાત હોય પક્ષપાત ના હોય એ વેદાંતિ હોય વૈષ્ણવ હોય કે જૈન હોય જૈન માર્ગ પક્ષપાતી પક્ષપાતી ના નિયંત્રતે એમના કાકા દીકરા જૈન તીર્થંકર જૈન નતા પણ તીર્થંકર હતા એ બાવી ના માં ઘરે કૃષ્ણ ભગવાન કાકા દીકરા કાકા એમના થકી કૃષ્ણ ભગવાન પાના કૃષ્ણ થાય કેટલા વર્ષ હતી બે મહિના થઈ ગયા કેટલા વર્ષ હતી ઉંમર અમદાવાદ માં તો બધા કમિશનરો એ બધા જ્ઞાન લઈ ગયા સવાર ગામમાં ભાઈ એમના જમય થાય છે કયા કર્મો ખપાવવા આયા અમેરિકા માં અમે કયા કર્મો ખપાવવા આયાશું ઇન્ડિયા માં નહી નહી આવું પડ્યું અમારે આવી લાઈ જીવવા ના દેતો અહી જીવવા દે બધા જીવાય ના દે પાડું પાડું જીવા ને ગમે નહી તમે સીધા છો એ પાડોશી ગમે નઈ હોય આવે તો ગોધા ખાવા પડશે દાદા આ તીર્થંકર અને હરિહન એ બે વચ્ચે તફાવત છે તીર્થંકર બીજું કોણ હરિહંતે હરિહંત અને તીર્થંકર હરિહંત અને સિદ્ધ ની વચ્ચે શું ફેર હા હરિહંત એટલે જાતે દાન કરી અને લોકોને લાભ કરતા હોય દર્શન આપે બીજી સમજણ પાડે અને ઉપદેશ ના આપે પોતે કાર્ય પોતે બોલે નહીં બોલતી કરે હું પોતાનું બોલવું ના પડે બોલાય નહી દેશ ના નીકળ્યા કરે દેશના ઉપદેશ ના કહેવાય દેશના નીકળ્યા જ કરે હા અમારી દેશ ના કરાય આદેશ આ સાધુઓ જે બધા કહે ને એ તમારા બટાકા છોડો તમ ફર છો એ આદેશ કહેવાય આદેશ એટલે આજ્ઞા કરે છે આવી ખોટી આજ્ઞાઓ કરે પછી ઉપદેશ ઉપદેશ કરનારો સચ્છું ગુણસ્થાન ધરાવતો હોય ને આત્મદર્શી થઈ રહી હોય એનો ઉપદેશ લેવાય આ લોકો નો ઉપદેશ લેવાય અત્યાર જે આચાર્યો છે ને એનો ઉપદેશ ના લેવાય શ્રીમંત્રચાર્ય ના કહ્યું આપણા આચાર્ય નો દોષ એનો ઉપદેશ લેશ્યો નહીં આહાર આપજો આહાર આપજો પણ ઉપદેશ લેશો નહીં કે બધા હવે હરિહંત સિદ્ધો હરિમ તો જયારે છેલ્લી દશા નિર્વાણ પામે પછી આગળ પણ દાદા સિદ્ધ ને તો આકાર રંગ મોયા કશું જ ના હોય એટલે શું પ્રકાશ સ્વરૂપે હોય આ દેહ નો જેવો આખા છે ને જે દેહ ને આખા જે દેહ નો એક સત્યાઉ ભાગ કરી ભગવાન હતા સાત ફૂટ ના એ સાત ફૂટ નો દેહ તો રેલો પણ વન થાય ગયેલો બાપ થઈ ગયેલો કોલું પાક મળી ગયો તથા અપમાન અને ભગવાન સાથે સંબંધશો બે પ્રકારના આત્મા આ દેહ માં એક મૂળ આત્મા અને એક મિકેનિકલ આત્મા નીકળીકર આત્મા જે ખાય છે પીએ છે ઠંડા જાય છે પાણી લે બાથરૂમા કજું થાય નહી આ શ્વાસ લે છે એને સતર છે સતર સતર અને મૂળ આત્મા અસર કેવાય છે સતરાચર જગત સતરાચર શબ્દો સામેળો છે સતરાચર સતર એટલે આ શહેર નો બધો ભાગ સંચલ છે વિનાશી છે અને આત્મા અચર એટલે અવિનાશી ભગવાન કહેવાય અને આ ચંચ આત્મા એ વિનાશી એ જીવાત્મા કહેવાય અને શરીર ને આત્માનો જીવાત્મા છે કે મારા પડું શરીરને કે છે જીવાત્માનો અવતારો થયા કરે છે હું કરું છું એવું કે છે એટલે બસ શરીર સ્થુર વસ્તુ માટેનું સાધન છે આ દુઃખ અને સુખ બંને ભોગવવાનું અનાજ થકી ઘણા માણસો લોકો દુખી છે બધા આટલું દુઃખ કોને આવી દુનિયા બનાવી છે કોઈ મૂર્ખા એ બનાવી છે પોલીસે બનાવી છે કોણ બનાવી છે બધા દુખી આ બધા દુખી છે આ બધી દુનિયા દુખી છે તો કોને બનાવી કે ભગવાન બનાવી નથી ભગવાન ભગવાન આરોપ કરે પોતે જે કરું તેનું ફળ તારે જ બોલવાનું હિસાબ હોય તો પ્રમાણ કર્યા કરવાનું ભગવાન પ્રકાશ આપે છે જીવ માત્ર બીજું કઈ આવતા કરતા લેતા એટલે આપણી જવાબદારી આ દુનિયા માં એમાં નીચે આપડે રાજા કે આપડે ભાઈ ને કહે તું રાજા છે રાજા કે બધું પડઘો છે આ તને દુખ આવે છે ને તે તારું આપેલું પાછું આવે છે દે જે આપશે અને સુખ દુઃખ નું મિક્સર જોઈતું મિક્સર આપજે મિક્સર સિવાય ના ફાવતું એકલું સુખ ગળ્યું લાગે તો બહુ ગળ્યું ના ફાવતું મેં કડવું નાખીને મિક્સર પા શું છે ભાઈ શરીર પસંદ કરવાનું હોતું જ નથી કર્મ કરે છે જેવા કર્મ કરે એવું શરીર મળ્યા કરે અને મા બાપ એ કર્મ ઉપર હતા ખરાબ કામ કર્યા મા બાપ ખરાબ મળે અને સારા કર્મ કરે મા સારા મળે બધું સારા કર્મ મળે पुन्य है, तो करप रूपी दुश्मन तब बदे दुख आप ભાઈ પૂછે છે કે તમારા કેવા પ્રમાણે આ જીવન ન્યાયાધીશ કોણ અને શ્યા માથે અમદાવાદ શું પૂછે છે અને પોતાની જવાબદારી કરનાર નક્કી કરનાર ન્યાયાધીશ કોણ કે છે આટલું અભીણ અપીલ છે આટલું અભીણ કઈ દાય શું થાય ચડે ન્યાયાધીશ ની જરૂરત નહી અભિનંદન મારી નાખે એ મારું જોખમ થયું મને જે કર્મ કર્યા એનું એવો કોણ ન્યાયાધીશ એ કહેવાય એ મારું જોખમ થયું મેં ખાધું ને હું મરી ગયો મેં જે કર્મ કર્યા એનું ન્યા કોણ કરે આ બધો ઇફેક્ટ છે ઇફેક્ટ ન્યાયાધીશ ની જરૂર ના પડે ત્યાં મેરેજ આ પરિણામ આપડે પરીક્ષા આપી પછી તું કહો ન્યા કોણ છે રેલવે ગાડીઓ જાય કરે છે ચૂકવવું નહિ સારું છે ટૂકાવી દેવું હોય તો કોઈ ના નહી પડતું તમારા કેવા મુજબ એમાં કઈ ખોટું નથી ટુકાઈ દે એમાં કઈ ખોટું નથી એવું તમે કહો એ લોકો કે આવું જો કાર્ય સજ્જ થયા આવું કાર્ય ન થાય ઉત્તમ છે એવું સમજલ પડે છે તો બધું કરવાનું છોડે નઈ આપઘાત કરવો ના જોઈએ બનતા મેળવે છે પરંતુ કરોડો માંધવી ના જીવન મંજૂર મંજૂર કોઈને ના હોય કોઈ માણસ કઈ પણ મંજૂર હોય નઈ તો શા માટે મેળવે ગાયો બેસત થવાનું કોઈ છે કે મેળવે શા જેલ માં છે દેવો છે નગરબંધી શું છે સોના ની બેડી નજરબંધી નજરક્યાદ વાથી પુરાવતા એવું પુરાવું પડે હાજરી નજર કેદ એટલે આ ખરે આ માનુષ લો સાદી કેદ માં ચાર પાલ કોને એમ હે કોને જેલ કોને એમ જે ભોગવે હા જ્યાં અપઘાત કરે છે જે માંગણીઓ જીવન મંજૂર ના હોય ને તેને જીવન એમ કે છે કે ભગવાન આપતો નથી જીવન जातेज जाते मेरे थे, तो पता ना आप जीवन आए सारी आपे तो आपे जो है आपे तो સારો કર્મ કર લોકો ને સુખાવશે દુખ કોઈને આપી જ નહીં જય દાદા એમને શું પ્રશ્ન એવો છે કે આપડે આ શું પરા મનુષ્ય જન્મ આપડે જાતે જ લેવાનું હતું તો આપડે સુપરા મનુષ્ય જન્મ આપડે શું જન્મ લીધો आप जाते जाते खराब कर सारा कारण सभी સારું કાર્ય કોઈ પણ આપડે ગાડી ઉભી રાખે અને તું જવું પડે તો પછી કરવું જ નતું શું તમે કહ્યું હાથમાં છે કોઈના હાથમાં નથી આ તે પેલો પહેલો જે કાર્ય કર્યું તેનું ફોળા વજન કરેલ આ ધક્કો આ અથવા ભબઈડો ફર ફર્યા કરે માટે સારો કર ભાવના હારી રાખજે ભાવના નો અધિકાર છે ભાવના નો અધિકાર છે ભાવના ની સત્તા છે બીજી કઈ સત્તા નથી આપડે ખોટું કરીએ અને સારું થવું એટલી ભાવના કર્યું ને તો બહુ થઈ ગયું થશે એટલું તમને પ્રશ્ન એટલે શન રિએક્શન સારા ભાઈ ભાવના કાર્ય છે છુટકારો થશે છુટકારો ક્યાં થશે છુટકારો કોણ આપશે તું તો તાજો તાજો આવ્યો ને વાત કરેલી रहो बहु विचित्र काल आयो भयंकर जोखम से आ तो आ तो नुड़ी હરી અફજ માણ ફૂડી જવાનું સર એટલે અઢાર અગરબ ના વિચાર આવે તો ભીડ ના કરે પૂછે છે પણ એવો નક્કી પીરિયડ ખરાબ હોય એવો સમય ખરાબ હોય કેટલો સમય લાગે ચોરા સુધી માં પછી બે હાજર ઓગણીસ વર્ષ એ ચોરણ પછી બધું લાગે પણ છે અને પછી આ લોકો ને એ સૌ પૂછવા ઉપર છે જીવન કેવી રીતે आवाज आ रही है तो नहीं? ज्यादा में निकाल गाइस ये फिर और और ये ना खाली यार स्पीकर पर बात नहीं खींच कर आ रहा है। आवाज भी थोड़ी दबते ना? सर के पर खाई तो ना अरे बोलो માછલી હા લેઈ તો સીરીલી જેવું હોય તો તો પે જાની ચાલે છે હા ઈ જવાન વિચાર કરે છે ને આપને ગરમીઓ તો આવો તો કે છે તો બોલજે હા you are not not possible it is there is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 બે જુદું જ પડે સદર આવી છે એમને થોડું એ છે કોઈ પુસ્તક પોતાના લેવલ નું ગમે આ છે ને બુદ્ધિ નું જેવું ડેવલપમેન્ટ થયું છે ગરબર ચાર માણસ નું ડેવલપમેન્ટ પડે એક જ જા ધર્મ ફાળ ફાળ કરીએ એ તો એમ જ માને છે કે આ જગત બધું ભગવાને જ બનાવ્યું છે આ જગત ભગવાને જ બનાવ્યું છે એમ જ બસ નહી છે તો એવું જ માને છે કે જગત ભગવાન એ બધા સાધુ આચાર્ય આ ધારણ ની આ હકીકત આ તો વૈજ્ઞાનિક વાતો એવી સમજદાર હોય તેને વાત સમય બધા ના ભગવાને બનાવ્યું કયું પછી મોક્ષ શબ્દ અનાદિ અનંદ એટલે એવરલાસ્ટિંગ એમાં બનાવવાની જરૂરત ક્યાં રહે છે આત્મા છે એ તો મુક્ત સ્વરૂપ તો છે જ એનું બરાબર છે આ જગત માં છિક ઇટર્નલ્સ શું છે છ તત્વો છ સિક્સ ઇટર્નલ્સ ઇટર એટલે સનાતન તત્વો અવિનાશી તત્વો જેનું ઉત્પન્ન થવા પણ વિનાશ થવા પણ હોય નહીં એવો તત્વ છે એ તત્વનું બનેલું આ કોઈ બનાવવાની જરૂર પડી નથી અનાધિકાર થી આ છ તત્વો છે એને છ તવો પૂરેપૂરા છે એને લોક કહેવાય જેવો એક જ તત્વ છે આકાશ એકલું છે અલોક કહેવાય એમ લોકાલોકા જગત છે શું છે લોક લોક લોક લોક લોક માં બીજું આ રૂપી તત્વ પાંચ સમજાય આ બધું જગત દેખાય છે આખું બધું રૂપી તત્વ નું બંધલું છે રૂપી તત્વ એને આણુ આણુ પણ જાત જળચેતન ને અહી પ્રવહન કરનારી શક્તિ જોઈએ ચેતન માં પ્રવહન કરવાની શક્તિ નથી જળ માં પ્રવહન કર ગતિ સહાયકુ હોય તો પછી સવાલ લખી લેવું છે કે લખી આ ટ્રાઈમ કાઢવું નહિ પણ આ તો આને પૂછ્યો એટલે આ તો દોરાશ હોય ને બધી જાતના ટ્રાઈમ કાઢવાય છે અનેક વખત બોલે ચેતન તત્વ ચેતન તત્વ